ત્રણ થી થાય છે ના એ ના કેવાય એ કે નથી જતી રેતી એમને એવું થઈ જતું હતું ના એ નઈ એ તો પેલા એના સફો કૈન કેવાય એ તો કર્મ ઉદય આવે ને ઘુંગળા જગત ના જીવ સજીવ હોય કેવું થાય શોધ માન મારે એને ખરાબ અજીવો વિતરાગવાણી કેવાય કેવી ત્રાણીવાણી કેવી કસાય કસાઈ વાણી એ આપણે ઉઠતો બોલે તો આપડે દુઃખાયું થયેલું હોય તું બધા કલાક ના બે રહ્યા છો ધબ્બાધીતે બોલે એવું તો હું આપણે જગ્યા બરોબર થઈ જાય કસાઈ વાણી જમવા બોલાવે તે ના ગમ આપણને એના કરતો ના બોલી શકી તું ના બોલ સારું પેલા એવું બોલતો ને એવું બોલતો ને કોને હા નઈ બઉ જાય ફરવા બગીચા લઈ જાય અને પછી બાબો હોય કે ખબર મેળવ્યો છે પેલો ખબર ગયું પ્રશ્ન બાબા મેળે ખબર કેટલાક ઘણી એવા ખબર મેળવી રહી છે નાખી દઉં કે કોના કોણ છે આખું શું જાણે છે કે આત્મા ના ગુણ ચેતન ના ગુણ છે તો અને આ પ્રકૃતિ જળ છે શું છે પ્રકૃતિ પૂરણ ગલન છે શું છે પુરણ ગલન કોઈ તત્વ નથી પુરણ ગમાણુ રૂપે છે જળ તત્વ પરમાણુ રૂપે છે પણ પુરણ ગલન એ અવસ્થા ઉભી થયેલી છે તે પરમાણુ ની એક સ્વાભાવિક અવસ્થા ઉત્પન્ન થાય છે અને એક વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે તે સ્વાભાવિક અવસ્થા તે આપડે અહિયાં આગળ બરફ પડે ને ત્યારે કોઈ એમ પૂતળું છે મારી જેવું દેખાય એવું એવું એવું થઈ જાય ઝઘડો થાય પૂતળા બનાવ્યા હોય એવું બધું થઈ જાય છે ને એ સ્વાભાવિક અવસ્થા કોઈ કરેલ નહીં કુદરત નેચરલી અને પેલી વિશેષ ભાવ શું એટલે બે વસ્તુ ભેગી થાય ત્રીજું વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે શું જેમ સૂર્યનારાયણે આરસ ના પથ્થર ગાલે હોય તો બપોર બે વાગે જઈએ તો ઉગાડ પગે જઈએ તો ખબર પડી જાય ને એ ગુણો ક્યાંથી આ કઈ પથરા ગરમ છે સાધુ સંન્યાસ એવું ગણે કે ચેતદળમાં હોય ને ક્રોધમાન માં ચેતનશિયલ હોય ને એ બધું ઘૂંચાયેલું બધું ઘૂંચાય સમજ આપડે કઈ ચેતન ના ગુણ કે ચઢના હતા કે ચેતના ચોક કઈ દેશે આત્મા પ્રાપ્ત થાય નહીં સત્સંગમાં ગોધમાન માં આપડા આત્માના સત્સંગમાં નિર સત્સંગ એટલે આત્માના સત્સંગમાં બધા તો આ બધા પ્રાપ્તિ થાય છે સાચા ભક્તો હતા જયારે ભગવાનને પ્રાપ્ત જ કરવી એવા ઈચ્છા વાળા હતા પ્રાપ્ત થાય બીજા બધા ના થાય આ ગેટાના ગોવા જેવું ના હોય ગેટા જેવું ના હોય ગેટા પૂછશે એ ક્રિશ્ચનો કેટલા બધા છે એક અબધ છે તે એમ કે છે કે ભાઈ અમારું વટિક વધાર છે અમારું ધર્મ ઊંચા છે એવું કે છે મેં એવું નહીં જે ભગવ ભેગા કરવાનું નાય આ ટોળું એની મારે પોતાનો સ્વતંત્ર વિચારથી સમજ થી આ ભેગા કરવાની જરૂર નહીં અહીંયા આગળ ઘર અહીંયા કોઈ મત મંડળ કે ખંડન કરવાનું નથી જ્યાં બીજું મંડન કરવાનું છે બીજાનું ખંડન કરે તો મંડન થાય થાય મોક્ષ જવાની ટિકિટ બારી જાય જોઈને મળી ગયે ને ખરે ત્યાં જ છે આનંદ ત્યાં જ છે આપો ત્યાં આનંદ છે કે લોકો લઈ લેવા સાહેબ ઇન્જેક્શન કરે છે ને આનું કામ કર્યા કામ કર્યા બધા કામ કર્યા બધા એવું કામ કરીએ નવરાશ હોય તો કરું છું કોઈક દુઃખ થાય તો બોલીએ કોઈક હોય તો બોલીએ ભાઈ આ દુઃખ કોઈ ના મટાડવા માટે છે ને એ તો એ તો સચ છે કે માફી આપશે દાદા તો પણ તું પછી જ્ઞાન ની વિરાધના કરી આ લોકોને સમજાય ખરું જ્ઞાન એટલે આત્મા એટલે એમાં સમજતા છે લોકો એ આત્મા એટલે તેમ આત્મા છે અને તેની હાથી બધી ક્રિયાઓ થયા ખરે લાઈટ બંધ થઈ જાય ક્રિયાઓ બંધ